આખા જગતે આચાર મેં સજીવ માન્યો છે આચાર તો દાદા હા પરિણામ છે એટલે એટલે પેલી વખત મેં બહાર પાડ્યું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 પેલો શીસીને હડતો નથી અને વિનય ઉત્પન્ન નહી થયો સહજ રીતે આવડા આવડા છોકરા આવું રહી જાય છે દોઢભર ના છોકરા મુંબઈ સીધે માર મારતા આવે તો વસ્તુ મારે દોઢ છોકરો હોય તે રોજ હવા પર માં આ ક્રિયા થતા ની સાથે ભય છે મન શાંત થઈ જાય પરિણામ ઉત્પન્ન થાય ને પણ છોકરું થતા એવી રીતે દોડવાનું છોકરું સી રીતે વિધિ કરવું બાળકો જોડે લઈ જવાનું જો પોંચ નો બે તો જોડવું કઈ ધર્મ સાચો છે નહીં તો પૂજા પૂજા કરતો કેટલી જગ્યાએ બાળકો સીધા બેસે એક જ ઠેકાણે બેસે દાદા એક બેસે તમે એકલા જતા હતા કે તમાર વાઈફ આવતા દાદા એને સમજ પડે રે એને સમજ ના પડે વધારે પડે તું તો અક્કલ નો કોથો શું કમ્પ્લેન કોને એમ કેવાય કે જે બે ચાર જગ્યાએ ફીટ થાય કેવું બે જગ્યાએ ફીટ અને આપણે એક જગ્યાએ કસ્ટમૂર્તિ દેખાય તો કહ્યું આપડે તો જ્ઞાન પામે ત્યાર પછી મેં કહ્યું તમારી વાઇફ ને તેઓ ને એ તૈલતા વાઇફે કહ્યું કે અત્યાર સુધી તમે ખોટો ધુની હતા કે છે શું કે છે નકામ આ દવા જમ કરતા હતા અને ઘેરે કોઈ દાળ શાંતિ નહીં રાખી આજે આ દાદા મળ્યા પછી તમે શ્વાંત થયા દાયા થયા પછી નાના છોકરા હોયા બધા ઘરમાં કોઈ બાકી રહ્યું નહી